મેટ્રિક બેઠા પછી ફરશે વસ્તુ નથી આપડે એનાથી લોકો તરશે જેનાથી આપણે તર્યા એનાથી લોકો તરશે શું કયું ખબર પડી ને ઇન્ટરેસ્ટ તો આત્મા જ રહેવું જોઈએ તો પછી ભગવાન ભાઈ હે ક્યાં ક્યોગત્યુ મને